ચેતન પછી વધારો કરેતન સંસ્કૃષ્ટિ જામે છે અને અહમ ઉભું થાય છે સંસર્ગ દ્રષ્ટિ અહમ ઉભું થાય છે શું ઉભું થાય ક્રોધ માન લો ક્રોધ માલ માયા લો ક્રોધ અને માલ નું શું થયું અને માયા લો થયું એટલે હું મારું શરૂઆત થઈ ગયા શરૂ થઈ ગયો એ ચેતન ના ગુણ નથી ભેગા નથી અને જળનાય નથી શું કે જળના તો નથી પણ ચેતન તો છે ક્રોધ માન મા ગુણ જ નથી ઉભા થયેલા બે ના સંસર્ગ દોષી ઉભા થયેલા લોનમાં કાટ લોખંડ માં કાટ નો ગુણ જ નથી નહી અંદર કાટ નથી નાના દોસ્તી લોખંડ ના દૂર કરવા માટે દરિયા ના ખાવા કાપડ કે લોખંડ ઉપર કાઢ ત્યાં ના ચડે એટલે માટે એમ કે દરિયા ને હટાવવો પડે તો આપણા થાય તો આપડે હટાવવું પડે પણ જગત નો નિયમ એવો છે કે જેટલા તત્વો છે છ તત્વો નિરંતર પરિવર્તન કરે છે કરે છે તેમાં અમારી જગા થઇ જાય એવું થઈ જાય ભગવાન કઈ ઉપર ઉપરી છે આપડો આપડે કોઈ ઉપરી જ નથી તમારી આમાં તો બઉ્યું છે આત્મા ક્યાં છે હરણું ચાલણું છે ત્યાં આજે હાથ માં છે હાજરી ક્યાં છે તમ કે જ્યાં હલન છે ત્યાં આત્મા ની હાજરી નથી આ લખે બધા જગતે છૂટવા માટે ખબર છે જ્ઞાની ને સત્સંગ વિકલ્પી નાખે ભૂલ બા હું ઘણી વાર એવું માનું છું કે આપણા એક વ્યક્તિ એવી આપણા ભગવાન સ્વરૂપ છે બહુ સારું પુસ્તક છે દસ પુસ્તકો કોઈ અભણ માણસ હોય તદ્દન એને પણ ખોટું કરતો હોય ત્યારે અંદર થી એને ખબર પડતી હોય છે કે આ ખોટું થાય છે અને કોઈ ખુબ ભણેલો હોય એ બી ખોટું કરતો હોય તો એને અંદર ખબર પડતી હોય છે આ ખોટું થાય છે એટલે એક આપણા આપણા માં એક એવું માણસ રહે છે કે આપણને સદાય કે આ ખોટું થાય છે અને બીજું એક એવો માણસ છે કન્ડિશન માણસ છે કે જે બહાર જોઈને એમ કેતો હોય છે મારે આ જોઈએ મારે આ જોઈએ મારે આ જોઈએ એવું મને લાગે છે તો એ વાત સાચી છે બુદ્ધિ અવરું કરવાનું હોય તો અવરું દેખાડે પાણી મંગાવી તો બધું દેખાડે એવાનું દૂર કરવા માટે શું કરવું જોઈએ ના થાય એટલી શક્તિ એ આવડું દેખાય તો જાય ને પુરાવા આપે ખોટા કરું દેખાશે તો આવરું દેખાય છે એ દ્રષ્ટિ પહોંચવી એક વાર અઘરી છે જેવું બુદ્ધિ થાય બુદ્ધિ ફરે પણ જે લેવલ પર ગયેલા છે તેને જતી પછી દેખાય વિનાશકારે વિપરીત બુદ્ધિ લાય ખરી વિનાશકારે વિપરીત બુદ્ધિ રીતા પૂછે છે દાદા કે અહિયાં એમ લખ્યું છે કે અહંકાર કામ કરતો બંધ થઈ જાય જૂનો છે એટલો જ ડિસ્ચાર્જ થાય બુદ્ધિ પણ જૂની છે એ ડિસચાર્જ થા કરે નવી ઉત્પન્ન ના થાય અને અહીંયા એમ લખ્યું છે કે બુદ્ધિ ના પરમાણુય ના હોય પ્રકાશ છે એ પુરણ ગલન ના થાય પુરણ ગલન થાય એ પુદગલ કહેવાય મન ચિત અહંકાર બધું ફિઝિકલ છે જડ છે બુદ્ધિ ફિઝિકલ નથી તો એ સમજાત નથી પ્રકાશ છે તો પ્રકાશ છે પરમાણુ ના હોય એ એક એક એક આખી વાત છે પૂરણ કદાચ ના હોય એનું નથી ચેતન છે તો ચેતન ઉપયોગ આપડે કરીએ તો એને ચાર્જ દેખાડે ચાર્જ થતો આપડે બંધ કરીએ દેખાડે જ કરે ભગવાને રચ્યું જ નથી કુંભાર નથી આવો બધો ધંધો મળે 리와ડ દી પાલિતેલ ઇસલ પાલિતેલ રેક્વાયર છે કે સાઇટે બી રહેતે આ સમજાતે તે બોલિયે છે નવ સાઇટ સે અમારું આકર વિનાનો તો મને ત્યાં નથી પડી બસ ને કી તો તો તો તો તો તો મને તો જ કસ્ટમ બને ખબર છે કે જો આ તીજ નું નું પાતમામાં રહી શકે અને સંસાર itineraries કરે પાતમામાં રહી શકે અને સંસાર itineraries કરે એટલે ટૉક ચાલે দাদা તો આ વિડિયો બરાબર એટલે તમારે પૂછ્યું કે કોણ છે મને હરિકુલાને જે સુતાના હોલ માં રામાન છે કરતું હતું થી આમાં બધું છે કે આપણે અને ક્રમિક માર્ગ તો આ ઘર પરિણામ પામે આપણે રામાયણ માં છેલ્લા બહુ થોડા ચક્રમ કે રામ ને એવું કહું જયારે રામ ને સીતા મળ્યા ત્યારે આવી ગયું આવું રામ ને વિધાન થવા છતાં પણ રોગી ના કેવા વ્યક્તિ ખાડી મૂકે ભગવાન જયારે રાવણ લઈ ગયા ત્યારે એવું લખ્યું છે રામાયણ માં કે સાચી સીધા ને પણ પડથાયા લઈ જાય છે અને પછી જયારે રાવણ પાસે પાછા લઈ આવે છે ત્યારે એમ કે સાચી સીધા આવી જાય છે તો એ સાચી આવી જાય છે એવું બધું જ્ઞાન હોવા છતાં રામ ભગવાન ભગવાન હતા જ નહીં જ્ઞાન લીધું એમને મોક્ષી ગયા એટલે ભગવાન હતા નઈ પણ મોક્ષ ગયા માટે આપડે લોકો ભગવાન રામાયણ સાધન છે જે શોભે એ કથા શબત પૂર ના બધા શબત ઉડે મનોરંજન છે એ બા ગરમ છે એને જ રો એટલે કે દર વે ઉતારને છે એટલે થોલ દર મતલબ આ થોલ ચિનાંતીતે કોરું આ હા બહુ જ આપડે થાય સર સે 10 સેકન્ડ સે 10 સેકન્ડ ફોર ના હા એક પોઈન્ટ 3 ઇટ ઇઝ ફોર સમ ઇન્ટેલેક્ચ્યુઅલ થિંકર્સ માટે થો શરૂઆત કરાવે તમે ત્યાંથી બસ ધીસ ઇઝ વેરી હાઈ મને લાગે છે પુનર્જન્મ છે એવું એને એમ લાગુ છે કે આમ મારી સાસુ પુરોભવ ની વેરમેન્ટ છે એવું લાગુ છે પૂર્વ જોઈએ કયા હિસાબે થઈ રહ્યું છે ભાઈ જોડે ના ફાવે એટલે જોઈને તારે બસ આપડે ના ફાવતો એટલે વિચાર કર્યા કે સાચી આવા બધા મારે કેમ છે રાત વિચાર તો દગાયો એટલે જતો ચેકઅપ કરો દગાય એટલે જતો રાખાયેલા છે એ ગ્રંથો સોસાયટી ના બુખો ને અમુક લેવલે શાંત કરવા માટે લખાયેલા છે એ ખરેખર ભગવાન ના દૂર ના ગ્રંથો નો એવા પૂછ્યું એમ છે રામાયણ મહાભારત જે ગ્રંથો લખાયા છે પણ ભગવાન આત્મતર દોરવા માટે નથી લખાયેલા એ વાત ખરી તેના માટે આયા દાદા હવે તે ના થાય એ તો બે ટાઈમ બેઠો ની કરાવવા પડવા વિચાર ના કરેલો જેમ પાણી નો બળ ફરેન્ડર પેલું કયું ગ્રામચાર આ જગત બધું ચાલી રહ્યું છે એને જોવાનું બરોબર ઘણો બધો અનુભવ છે પ્રેક્ટિસ માં આવે જ કરીએ છીએ ભાવ ચીકણું હોય ને ત્યારે મેં આટલા જુદા ભણી ગયું બરોબર છે નહી તો જીવદે હા એ જીવદો કહેવાય બરોબર છે શું થઈ રહ્યું છે આમ એને છે બરોબર છે જો એને કહેતો હજુ જીવતો છે રામ મંભાઈ તરીકે બરોબર છે રામ મનભાઈ પહેલું પેલું થાય બઉને પ્રખર કરવું હોય જલ્દી બરોબર છે અર્ચન એને છે નહીં સંસારી ખર્ચો પૂરી થઈ છે એ કરી શકે બાકી હોય એવું ના રેવું એટલે દુઃખ થયેલું હોય પેલા એ બધો નિકાલ થઈ ગયા છે અમને પૈસા કાપી જવાય પછી બરોબર સારું કરે છે તું કમાઈને આપી દે છે બરોબર એ કમા છે બરોબર છે બરોબર છે એ તો દાદા સખત જાગૃતિ કે પુણ્ય જ કમાતું છે ધંધો કરવા માટે ને આવી ગયા જણા બરોબર છે બાર કહેવા દુકા નહી બરોબર ઊભી ગયો તું પાછ ને થાય તો નહીં આપ પૈસા પડતા હોય આપડે બમ્પાઈ પૈસા પડે છે એટલું જ આપણે બરોબર ત્યાં જ નહીં કરે પેલો ડિસ્ચાર્જ છે ત્યાં જ નહીં કરી અમારું ખરું જેવું માની અરું એ ખરું અમારું એ ખરું નહિ જે બન્યું હું કરે જે બન્યું એ કરે हाँ? हाँ? हो हुए, हुए हाँ? तो दादा ये तो, आ, थेने भाव दादा पर एक्जेक्ट बदाने बहु ऊंची वस्तु कारण के આ પુણ્ય જોડે આ મળ્યું સમજી ગઈ પાક્ દાદા ને બરોબર ઓળખી ગઈ દાદા ને ગઈ બરોબર સિવાય કુખ થાય જ નથી અ ટકા જોયેલી છે દાદી બરોબર ભળેક ના લાગે ભળેક લાગે ને બરોબર કે કે છે કે જે મોટલની રીત બંધવાના છે ને તે સ્વીટ બંધવાના છે એટલે સ્પેશિયાલિટી રૂમ આવે મોટું રૂમ હોય ને એડજોઇનિંગ રૂમ જેવી આવે લિવિંગ રૂમ હાથે રસોડું હાથે એવી રૂમ આવે એવી આ એવો ડિમેન્શન છે મેની છે જ નહીં આ મોટલ આપે કહ્યું કોઈ પણ અપમાન કરે અપમાન કરે તો તમને અસર ના થવી જોઈએ તોકે ઘણી વાર એવું બને છે કે અપમાન કરે તો સામે આપણને ગુસ્સો આવે છે આવ્યું ને આવ્યું